જો તમારા હાથમાં જોઈતો હોય તો આવું કરશો જોઈતું હોય ભૌતિક હોય બાજરી ઓળતો આપડે નાખેવાય ગોળે છે એટલે લેવા માટે પચીસ ગણું કે પચાસ લેવા માટે એમાં બધા ક્રિયાઓ છે ને એ ખેતીવાડી છે શું છે તમે બોલાવો બે વાક્ય બે વાક્ય જન્મ પહેલા ચાલ છે તમે કીર્તન બોલાવો આ બે વાક્યો જે પેલા લખ્યા છે ને હિન્દુસ્તાન નો દોઢ 12 કરોડ પુસ્તક વૈરાગ લાવવાનો છે ને તેમાં દોઢ કરોડ માં આવું સારું નથી આટલા દોઢ કરોડ પુસ્તક છે અટકે નહી તમે કેમ લાગે અટકી પડે ના અટકે નહીં જન્મ પેલા પાણી પાણી તૈયાર રાખે લાકડા સગાવા ના લાકડા રાખતા એમ રહેશે તો આપડી ઉપાજી થઈ પડશે ગ્રહણ કરવા જેવું પોતાનું સ્વજાતિથી લખેલો જાત સંભાળે એવું લખે ને શું છે કોઈ ગાટમાં જાત ને સંભાળ ગયા બહુ દા તકલા સસરો ક્યાં સુધી તૂટેડ જોઈએ કેવું જોઈએ હા અને એની ઉપર જો કદી એક અડધો જ રોલ વધારે મૂકવા જઈ તૂટે અમે જ્ઞાન હતું ને પછી ગયા અગ્નુ કેવું સરસ માન થયું છ સાત દિવસ સુધી આવી ક્યારે કેતા બે ચાર વખત જઈ આવ્યો એમ નીટેગો નીચે જગત દિષ્ટિ બની ના ઉપર ગયા છે પણ આ નીચેના ગર્માં દે છોડ્યો એ ગર્માં સુગમ રહે હતી બધી આવી ના ત્યાં નહીં આ ગર્માં અને દે છોડે તેબી હતી ગતિ બધી સારી આટલા બધા કર્મોની વચ્ચે સમાધી રહી અજયવી કહેવાય આંતર તમારી હતી માં તે એ ખાત્રી થાય પ્રતિદેતા દે આ કાથી આત્માન સુગોળન થાય આત્મા જે પ્રતિખ થઈ જાય તમે ગોતવા જશો તો ઉડતા તમે જ ખોવી જશે હા લોકો ખોઈ ગયા સુધાર તો કોઈ ગયા તમે તમારા હાથમાં આપીએ પછી પાડી રહી નાખો હાથમાં કોઈ વાર એકવાર હાથમાં આવે પછી છોડાય ના છોડાય મૂર્ખ છે મૂર્ખ માં આપડે ખબર આવી છે આપડે નોંધ કરીએ કે શુક્રવારે છે કોઈ વાર રહી જાય છે જ્ઞાનીઓ જાગે છે અને જ્ઞાનીઓ ઊંઘે છે ત્યાં જાગે છે તમને ખબર નથી અત્યારે સ્વી પૈસા કમાયા પૈસા કમાયા હિત પલોક સુધરે તો પોતાનું હિત કેવાય પગડેવાય ખરું જગત જાગૃત થાય ગમતું નથી ભવણી નથી ગમતું જય સચી જ્ઞાનીઓ ક્યાં જાગે છે પરિણામ તો ઊંઘે છે પરિણતિ એટલે સંસ્થા માત્ર બધું અમારા સસરા થાય અમારા મામા થાય કાકા થાય જાગે જ્ઞાનીઓ સાથે પોતાના આત્માની વાતમાં સપરિણામ માં જાગ્યા કર્યા ત્યાં પેલા ઊંઘતા હોય જગત આખું ઉઘારી માં કે ઊંઘે છે કારણ કે સંયમી જાગૃત હવે એ લોકો સંયમ જરૂરી હોય છે તેને શું કેવાય એ બધા ઊંઘે છે ઉગાડી માં પાછા કે સંયમ એ છીએ લૌકિક રીતે કેવાય લોકો એને કે કરાય લોકો સમજણ ને લોકો કે કરીએ શાક ના હોય તો ના લાવીએ શાક કેટલું થાય એનો હિસાબ છે ને ઉપાદી આવે નક્કી કર્યું નહી ચડવું ત્યાર પછી ઉપાડી જતી જતી રહી પછી તારા વડા એટલો આનંદ થાય છે અને ભગવાન આખી રાત જાય આખી રાત કપડાટ મારી તમે બુદ્ધિ પેઠી આપણું જ્ઞાન પેઠું એ કેટલી શાંતિ રહી અને વિપરીત થઈ હોત તો નહીં ચારો ના મૂડી હાથમાં ના હોત ને દેવા મૂડી આપનો જ ના પાકી જ કામ તો આવી જાય મૂડી બધી સગાવાળાનો સંબંધ છૂટી જાય